અનંતિગાંતર માં લઈ જાય છે આ સંસારની જે ભૂલ બુલામણી છે આ ગંદી ગલીઓ છે એ બધામાંથી ઉભો રહેવા દેતા નથી અને સુર દૂધ લઈ જાય છે કે તે દાદા ના તત્વ પર ઉપનિષદ ની થયા છે અને તેમાં જીનત્વ સાર છે તો આમ મીમાનસા બધા જ વાડા संप्रदाय पर हिंदू हिब्रू मुसलम पारसी गोजा ख्रिस्ती अदर्मी ए बधा न स्वागत थे अभिवादन थे बदा अनवधर्म क्यों बराबर नहीं मानव धर्म बने बदा लोग अवन फावे બરાબર લખું છે પણ એક્ઝેક્ટ તો આત્મધર્મ જ છે ને એ આત્મધર્મ તો ખબર ધર્મ ધર્મતા અમારું આ તમારું એવું જે બધું હોય એને ચાર ભાવે ના ભાવે એટલે આ જે રીતે નીચે વ્યવહાર નું સંતોષ સંતુલન છે સંતુલન સંતુલન છે સરખી તુલના કરી છે આ વ્યવહાર બહુ ઉંચો બહુ ઉંચા તેમની અક્રમ ભાગની પરિપાટી મૌલિક સત્યોથી બંધાય છે મૌલિક સીધી ધ્યાન માંથી નીકળી છે એટલા માટે મૌલિક ઉપરનું નહીવહુ શૈલી અત્યંત વ્યવહારુ વ્યવહારમાં અનુકૂળ આવે એવું અણગઢ ને પણ સમજાય તેવી અણગઢ અનપડ નહીપઢ અનગઢ સુધી અનપડ છે એમને પણ સમજાય એવી શું સારું શું અને રોજક છે દાદાશ્રી એ પરંપરાગત આવતા બઉ ઊંચું વાત દાદાશ્રી એ પરંપરાગત દાદાશ્રી એ પરંપરાગત આવતા પારિભાષિક શબ્દો નો નવી વ્યાખ્યાઓ બાંધી છે આ પારિભાષિક નો અર્થ થાય એવો નથી તે પોતે આપણી ભાષામાં નવી નવી એ બાધી છે દાદી પીટીને કહી શકાય કે દાદા જ્ઞાન ક્રિયાકારી છે અને તેમાં જ એમના સત્સંગ નો મહાત્મ છે તેમાં જ એમના સત્સંગ નું મહાત્મ છે દાદા જ્ઞાન ક્રિયાકારી એટલે બધી જાતના બને જો કોઈ વાતકુજ દાદાજી ના જીવન પ્રસંગો અને સંવાદો માધ્યમ દ્વારા ટાતા દાદા ને શોધી તો તેની જીવન ધરતી પર ભગવાન हनन करे हरिहन अभ्यान चौ માવી ભગવાની ગયા નથી ગયા નથી અત્યારે હિમંદર સંગ વગેરે જે કસ્તે કે એ કે એ તો સીધ થઈ ગયા છે અત્યારે જે હિમંદર સ્વામી વગેરે છે એ અરિહમ છે હા તાકી આ તો સીધ થઈ ગયા એમ નહી એમ કે નહી એ ધ્યાનમાં નોકર માત્ર બળતો ન દે લોકો એ તો સીધ થઈ ગયા તે જિદાન તો બોલી છે લે એ તો સીધું તો છે એ ઉંડે એ ઉંડે હરિન સ્વામી હા બધા પુસ્તકો આપેલા એમના છે એમ ક્યાં નહિ એમ નથી ગયો બધે ફરજતું નથી પોતે ખરાબ લાગે ઘણા લાગે એવું આ લોકો કેટલું ખ્યાલવાય ને કે આવતી આટલી મોટી ભૂલ કેમ ચાલી ગઈ ચાલ્યા કરે ચાલીસ નઈ ચાલ્યા એક ભૂલ ભાગે દિરશંકર ની ભૂલ થઈ ગઈ આ લોકો દીશંકર માં કહ્યું છે તેમાં ભૂલ કોઈ પડી હોય એક બાજુ ભગવાન થાય ભૂલ પોતાની સમજ ના પડ્યા અરે કૃપાલ ની ભૂલ કઈ તે ના આપે પણ લોકો ને કૃપાલ લોકોયું છે ને ના કયું નથી કે આગળ કરે છે અરે બાબાનું કહ્યું ત્યારે ગોકી નાખે जीव जो, बावान को थी थी। जो आप है बदे आतंक हालापुर आमया करे आतंक भाव का जीव ले केवल जीवन पूछिए गावा अपने कही तो गाए ડાક્ટર ચીસી પર લખ્યા ચાલી પછી એ ભૂલ ચાલુ હું કઉ છુ તારી કોન ની બધી ગયા ત્યાં ભૂલ તો ભાગવી પડશે ભૂલ ક્યાં સુધી ભૂલ્યા લેલી વિચાર ઇનામ લગ વિતરાગી દીક્ષા લેવાની ભગવાને ગત ની દીક્ષા લેવાની ના પાડી ગત એટલે જુદા જુદા હોય પક્ષા પક્ષી હોય ત્યાં વિતરાગ ધર્મ નથી વિતરાગ ધર્મ પક્ષા પક્ષી દે રહી હોય क्ष पाया जे करे लाभ दे मत उभा कर બે નહી ભગવાને કહ્યું ગચ ઉપાડ કરે નહીં થાય સો ગચે સાયન્સ થી ઉપર એટલે ગચ્છ એને ગચો પડે તમારા મતે આવું છે ને તમારે મતે આવું થયું ગુજરાતી બે હા भगवान प्राप्त मरण थी गगवान भगवान मरण थे गये मार... तो पी भगवान माँ परमात्मा थे અને કૃષ્ણ ભગવાન હાલ જ પરમાત્મા થવાના છે ભગવાન તો હતા જ વાસુદેવ નારાયણ તો હતા એ પરમાત્મા થવાના કૃષ્ણ ભગવાન કારણ કે પછી લોકોને જરૂર જ નહી ને જે થવાના હોય એની જરૂર છે ને લોકો એટલે કૃષ્ણ એકલા નહી કૃષ્ણ દેવ કે થાય છે પૂર્ણ ભગવાન સંપૂર્ણ ભગવાન છે ચોથો રાવણ પણ થાય છે રાવણ ને પૂજે છે નહીં પણ આપડે જે બાળક નહી હોવાથી રામ ને વખાણવા માટે રાવણ ને આવું કરે છે રામને વખાણવા નો બધા હતા એમનું જીવન આદર હતું પણ આવો વિધર પુરુષ રામ રાવણ જેને નિંદા કરવાથી વિદ્યા જતી રહી હા પિતા તો રાવણ ની પુત્રી હતી લોકોને ખબર જ નથી એની શું કરી જાય તો ખબર એવું થયું હતું કે રાવણ ને આટલા અવતારમાં ઘેર બંધ રહ્યું હતું એની સાથે સીતા સાથે વ્યાજ થી રીતે બંધાયું કે આટલા અવતારમાં દ્રષ્ટિ બગાડી હતી શું થયું તું દ્રષ્ટિ બગડી તી આ ભાઈ કુદરતી વેણી પર દ્રષ્ટિ બગાડી એટલે પેલી ભાઈએ આઝાદ કર્યો અને પછી બીજો એક અવતાર થયા પછી ત્રીજા અવતારમાં અને રાવણ ને પેટે જન્મી વ્યાજ લેવા માટે આભાત કરતી તૈયારી આઘાત કર્યો તો પછી એટલે મંદોત્રીને પેટે જમી વ્યાજ લેવા માટે જયારે પેટમાં આવી ત્યારે લોકોએ કહ્યું મંદોત્રી કહ્યું મને બહુ વેદના થાય છે શરીરમાં એટલે પેલા જોશી બોલાયા સાચું ગર્ભ આવ્યો છે નાશ કરવા માટે આવેલો છે એટલે પછી વાત કરી નક્કી એવું કર્યું કે હવે આ છોકરી આ છોકરો છોકરી છે કોઈ જન્મે તરત જી જાય એના પર વાત એટલે પેલા મારાવાનું શું કે છે એવી મારવાની શી જરૂર છે આપડે એને સ્વને આપણે મહારાજા ભલે કે આપડે કઈ મારવાની જરૂર નથી એને એક મોટી પેટી પેટી હોય બનાવડાવી રહ્યા હો એકદમ અને એને કઈ છતાં સારું રૂ ને બધું મૂકી અને અંદર છતાં સુવારી પાફેડીને સુવારી અને એને દૂધ પીવાની વ્યવસ્થા કરી આપો આપણે અત્યાર સુધી શ્રી મોદીજી એ કહે છે તે દૂધ પીયા કરે એ વ્યવસ્થા કરી આપીને પેટી મૂકી હતી દરિયામાં મૂકી હતી એ દરિયામાં તો જગન્નાથપુર આગળ તળાથી તળાતી ગઈ જગન્નાથપુરી ત્યાંથી એને આ વાત વાપરી કે પેટીઆઈ છે પેટીમાં એક છોકરી છે એનું છોકરું હતું બિચારા એટલા ઉઠાયેલા ઉઠાયેલા जमीनती खेतर तूर भरत भोयरा में मूक राख है न कर सद करीथिलेश जनक राजा ने कि कोई आ छोरी लाया कोकली उठाई लो राजाए तपास करे क्या तू माँ मूक जागे इतिहास कहो आसेलो नही रावण राम ભગવાન તરીકે પૂજા માટે જ રચેલો હતો તો ભગવાન આઈડલ રહ્યો તેના કરે તો વાંધો નહોતો પણ આ લોકો એટલું બધું ગ્રહણ કર્યું તેથી બહુ ભયગાપણ હજુ બાંધી રહ્યા લોકો ભગવાન ને જોતા એ વાસુદેવ કહેવાય આ પ્રતિ વાસુદેવ કહે એ વાસી દે કહેવાય અને આ પ્રતિ વાસુ રામ બળદેવ કહેવાય અને લક્ષ્મણ વાસુ કહેવાય અને આ પ્રતિ વાત લક્ષ્મણ નારાયણ કહેવાય અને નારાયણ પતિ નારાયણ બે સાથે જન્મે અને લડે અને ઇતિહાસ ઉભો થાય તે જગત વાસ્યા કરે જગત એક હોય જોઈ ને આવું બધું ગોઠવેલો ક્રમ છે બધો આ તો લાગુ થાય બઉ તાઈ જાય બધું અંધારામત છે આ જગત સાચું છે એ બધું જાણવું છે તમે કરો છો તો ભગવાન કરે છે તમે કશું કામ કરેલું ખરું કે કામ કરીશું તને કી નહી નું કામ દેબી નું કરેલું હા બિઝનેસ એવું કરેલું ને બિઝનેસ કરેલો નફો કરવા માટે ખોટ કરવા માટે નફો કરવા માટે કોટ બધા જાય ને કોફર જાય કોઈ દીનર તો મહેનત કે તો નખોટ કરી જાય પણ અમારું પાટા પર ઉતરાવું ન પડે તો ખોટ આપડા પાસા કેમ થાય છે બુદ્ધિ હોય છે લોભ નથી ત્યારે ખોટ જાય એટલે આની પાછળ શું છે એ જાણવું છે પણ જાણતા નથી અજાણી શક્તિ ને કામ શું લાગે હે અને આ તો જે અત્યારે કરી રહ્યા છો એ તો બધું ઈટ હેપન થઈ રહ્યું છે શું મેડી હોય એવું થાય આપણા હાથમાં નથી પૂર્વ કરવું પુણ્ય એટલા માટે જરૂર છે ખરી કે પુણ્ય હોય તો તમારી મારી જોડે બેસાય નહીં તો મજૂરી કઈ ને રાખો તારો મજૂરી કરતો હોય તે માણસે એટલે પુણ્ય જરૂર ખરી પણ બંધ થઈ જવા આપડે એ ખલાસ થતી ખલાસ થઈ ખાતે જમ્યા નું પડ્યું છે જો ડેબિટ નું પડ્યું છે તો અહીં મનુષ્ય જાનવરમાં જવું પડશે નહીં તો અંદર ગતિમાં જવું પડશે જો જમાનુ પડ્યું છે તો મનુષ્ય ડિપાર્ટમેન્ટ રીતે ભોગવે ગ્રેડિટ એટલે શું પોતાનું ધારેલું સુખ મળ્યા કરે આપણને અને ડેડિટ એટલે શું પોતાનું ધારેલા સુખમાં વિઘ્ન નાખીને દુઃખ જ આપે વિઘ્ન નાખે રહે અને ભાવના એવી અને ધર્મ બન માં આખો દારો રા ભક્તિ કરવાનું બધું હા તમારું શહેરી ગમે તમારી તમે જેથી સારું થાય ત્યારે ભગવાન ને યાદ કરવાનું તમે એટલે જગત અમારું આ સારું થાય ભગવાન કરવાનું ભગવાન તો એકને જો ભગવાન મદદ કરે તો બીજા ઉપર થઈ જાય બીજા મદદ નહીં કરતા ભગવાન નિષ્પક્ષ છે ભગવાન જોયાત કરે છે ભગવાન શું કરે છે કે પ્રકાશ આપ્યા કરે પ્રકાશ નો ભોગવો તો એમનો છે ભગવાન નિરંતર પ્રકાશ માત્ર ને નાના નાના કીડા ભગવાન કશું કરતા જગત કોને બનાવ્યું લાગે છે ભગવાને ભગવાને કઈ સાર બનાવી લાગે જે બનાવ્યું હોય ને શરૂઆત થાય અને શરૂઆત થાય એટલે નાશ થાય જે નાચે મારે અનાજી આનંદ છે અનાજિંદ કરવું ના પડે તા વરસાદ વરસાદની જરૂર જ નથી જેને મેં વિજ્ઞાન થી પડ્યા કરે તમે સમજો ને એવું આ વિજ્ઞાન થી ચાલી રહ્યું છે अवतारों हूँ करु थे बीजों आरोप करूचु तेने लीजिए जगत उभु रु करता समझे जाए कई करते भान साए, तो थे तो छोटो थे માણસ ને ક્રોધ આવે છે તેજપાલ પણ આય કોણ માય ને એવી સેજપાલ તો આય કોણ તમાય ગવાનો તો તેજપાલ છે ને આ લોકો તે તમે ખરેખર કોણ આત્મા આત્મા તો આત્મા થયા છો કે તેજપાલ રહ્યા છો હજુ તો તે હજુ તો તેજપાલ જ છું હા ગાડ બળતું થયો તે મને અપમાન કેમ કર્યું અને આત્મા થયા પછી મહાન અપમાન તો શું હોય ને જ નહીં પોતે જુદા થઈ ગયા એટલે પોતે કોણ છે જાણે માર માં આવેલું બધું જ નથી જાણકાર લઈને આ બધું થયું પાસે હું જઉં છું તે જાણી નહીં શંકાઓ આવતી જંકાઓ હંમેશા આવતી જ રે છે શંકાઓ શંકા તમારી કશું જ જાણી શંકા એજ દુઃખ છે જેમાં શંકા ઉત્પન્ન થાય દુખ આપે વગર રહે તો ભાઈ તમે આરો અત્યારે તમે આ જ્ઞાન દેશો પોતાનું સ્વરૂપ હું કોણ છું તો અહંકાર થતો નથી પછી પછી કે છે મારો અંકાર થાય તો પછી પુષ્પાલ ભાઈ અહંકાર વગર પુરુષાર્થ થતો નથી અહંકાર વગર પુરુષાર્થ પણ થતો નથી હા બરોબર છે અહંકાર વગર પુરસાદ થાય ને તમારો સંસાર ચાલે એટલો અહંકાર રહેશે એટલે મરદાર અહંકાર તમારો ચાલે જીતતી ગયા શિક્ષણ માં જાય છે આ બધી આપણને જોશે અત્યારે હાજર કોઈ હરિહંસ છે નવો સિત્તારંભ ગયા હરિહન કોણ આવેલા વિજય છે તેની બદલું હરિહન વર્તમાન તીર્થંકર શિવ નથી ખાતી પણ આજે મન થઈ ગયું ખાતી આજે ત્રણ મહિના થી ત્રણ મહિના થી ખાતી નથી પ્રાણાયામ કરે છે પણ એમાં અહંકાર આવે ને પાછો સહજતા તોડી નાખે છે જેને સહજતા તરફ જવું હોય સહજતા તરફ જવું હોય એને આવું કરવું જોઈએ પણ નહીં જવાનું ના જવાનું શું વાંધે છે દખલ નહી કરવા આ રોજ નાખવું હોય તો મન એ થી મન થાય મન થતું નથી કરવાનું એના ફાયદા જે થાય તો શરીર મન આપડા કયા કરે એટલે પણ આપણું કરવું શું છે મનના કહે પણ આપણે નહીં ચાલવું મનકાલે આપણે પણ આપણે પણ પૂછી ધ્યેય પ્રમાણે કર્યું હોય તે પ્રમાણે આપણે મોકલી દઉં ધ્યેય નક્કી કર્યો હોય અને પછી નરકે જાય એવા મન મન દેખાય છે આપડે ના જઈએ ને અહંકાર ધ્યેય નક્કી કરે છે જેને સુખ જોયે છે તે ધ્યેય નક્કી કરે છે દુઃખ જોયે છે તે દુઃખ જોયતું નથી એને આ શ્વાસ જોયે છે અહંકાર જે શકે અહંકાર જે નક્કી કરે એ ખોટો જ હોય ને દાદાજી ભ્રાંત ભ્રાંત ભરો જય ભ્રાંત કરો પણ ધ્યેય ખરો ત્યારે બરોબર ધ્યેય નક્કી કરેલો ફેલ ના થાય હું સમજો દાદા ધ્યેય નક્કી કરેલો ફેર ના થાય કારણ કે અહંકાર પછાડે પડી જાય હા પણ અહંકાર ગયા પછી ધ્યેય હોતો જ નથી ના એટલે હું એ જ કઉ છું કે મારું શું છે કે અહંકાર પ્રમાણે ધ્યક્તિ કરે ના બુદ્ધિ નો ભાગી ને સલાહ ની સલાહ બુદ્ધિ ની સલાહ થી પણ બુદ્ધિ બુદ્ધિ પણ ઉઠી આવેલી હોય ત્યારે તારે એમ હું કઉ છું સમય બુદ્ધિ છે ને હોય જ આવે બેન કી આલે બોલ્યો ક્યા આ આ બોલુ થાય ત્યારે કે જ્ઞાન તલાની વાત કે માન પતિની વાત માન પતિની વાત ગ્રામપતિ જે દે જે દે પતિ દે દે ફાટ દે થાય દે છે ને લાથે દીકે દીકે લેતે નથી દે શું ગુનો કર્યો હતો સ્વીજાતિ મળી તને લાગે કેવું હોય છે આગલા જન્મ માં એવું કઈક કર્યું છે ત્યારે આ બન્યું ને સ્ત્રી ને જે કઈ જોઈએ મો જોઈએ બધું જોઈએ મળી રહે છે એટલે ગમે જ ને પછી એવું નથી એવું નહી કારણ કે પુરુષ છે ઘર માં અત્યારે અને આ બધા સ્ત્રી વ્યવહાર થી કરતા છે પણ એનો લાગે લાગે વ્યવહાર થી જો આ પેપર બેઠો બેઠો હું તો પેપર વાંચું છું જેવું હોય એવું કઈ દઉં જાણ તો હું ક્યાં કઉ છું છું આપડે જઈ છીએ દાદા બેઠા તો છીએ ને એમાં ગાડીમાં બેઠા તો છીએ ને ના ભાઈ એવું છું સિગરેટ પીતા હોય તો આપડે કેવાનું બેઠા બેઠા સિગરેટ પી પેપર વાંચતા હોય જેવું દેખે જેવું એને કેવું શું કરો છુ હવે એનું થાક ના લાગે હું જઉં છું અમદાવાદ ત્યાંનો થાક અત્યારે એવું નહી બોલાનું વડોદરા સ્ટેશન આવે બળોદાયા બળદાયા એટલે એક ચાલો બળદાયા પણ દાદા અહિયાં ભી અમદાવાદ જવાનું હોય અમદાવાદ ની ટિકિટ બે દિવસ પહેલા આવી ગયું હોય તો આપડે કહીએ તો અમદાવાદ જવાની છું અમદાવાદ થી બોલાય હા ગાડી બેઠા પછી ને ફોલ ગયો હોય તો બઉ થાક લાગે કારમાં બેઠા પછી થાક લાગે ના બોલાય વિજ્ઞાન લઈ જતી બધી રીતે ચોખ્ખું કહ્યું આરામ કરો સાડા कर <laughs> बीजे शू कह प्रेम स्त्री मधार होता प्रेमता थोड़ो स्वभाव सारो हो तो बधाने प्रेम आप सके चिंता हाँ हिसाब से भरू भरू लगे ઘર સંસ્કાર ના થાય જાગૃતિ પણ એની સ્થિરતા ને એમની અજાગૃતિ કોમ્બર લાગે છે સંસ્કાર માં કારણ કે બે શું વિક્ષેપ શું આવે છે વાંધો શું છે આપડે ધર્મ ભરેલી છે કેટલા માથે ભાઈ રહ્યા છે કેટલા બધા જાગેતી ના રે ભય હોય તો શીલ નો પોતાના નિરંતર ભય હોય નિરંતર ભય હોય કલા ભરા પણ ત્યાં આ સીતાને લઈને બુડી જાગૃતિ અજાગૃતિ ઘર માં ઘૂસી ગયા છે મને વિચાર કેવો હવે વિચાર ઓછી કરે આ મોટું ઘર બાંધી ને ભૂલ કરી છે ઘર મોટું બાંધી ને ભૂલ કરી છે અને આ જગત તો આપડા હાથમાં કાબુ નથી સંયોગો ઝઘડા તો બઉ મુશ્કેલ છે મન રાઉમ ભાઈ રૂમ હા માથાપોર બંધ કચકચ થાય આપડે ચૂંટણી હોય નઈ આપડે કચ્છ વ્યવહાર બંધ કર્યા છે ઘણી કચકત કરાવ શું કરે નિકાલ કરવો પડે પેલો ભગાડી દેવો પડે ચારી રીતે હાથ માં આવે એક જાણ ની હાથ ને છે આગળ ધ્વા ને ધણી ગૌ ને ધણી એટલે ધ્વારા આવ્યો ચાર ભાવે છે ગાય છે ગોઘર છે આત્મ ભાવના ભાવવાનું લઈ શું પણ ગાય છે